જેટલા ત્રા કરવાનું નાટક મળ્યું આપણને આવું નાટક મળતું નહી નાટકવાળા કઈ તાગો કરો તો એ કરે નાટર નહી ચઢે નહીં નાટક વાળા કઈ ત્રાંગો કરો કરે ચોક્કસ ત્રગુ કરવું એટલે પોતે પોતાની ઈચ્છા પૂરક કરવું પડે પણ એ પ્રકૃતિ મળી ગયું નહી એટલે પોતે ધ્યાન ના આપે શું કર્યું પ્રકૃતિ નાના નાની બાબત છે કેવું સ્ત્રીઓ મા દીકરા મા દીકરા ને બીડાય મને દીડાઈ મળ જેટલું કુદરું એટલે ભાભી તમે જ કરું ખબર મારી પાસે તમને પોચી ગયા એની બાબત ક્યાં તાગુ કરો કોઈ કોઈ માસ મારી પાસે એનું હા કે લાડી હે ને હા એટલે આપણે કડક થઈ જ હતા ઓલા લાડી એને ઉપર માથે જીલે ના દે દે ના કે પૂરો મેથી આવું હું બોલું લાડી નું શું ઘર હોય ના ના આરે આમે બોલાતા સુરે જોયે મારું તારે જ્ઞાન નહીં પણ તે પણ તે અંદર ફરી પડે બહાર બહાર બહાર તકેતી બરખી જાય કે તો બરખી જ જઈ ના કે પેલા તો અહંકાર ને હા મને તો એમ મત બોય હે મને બીડા ભયો તો આ કે દેગું લે ઉપર બેટો સુની તે લાય ગો સબ દે કે દી હે હમરા તુ આઈ યાદ આયુ দাদা કોણ કરી છે ને દોય નું મે દે દું ને આપની પાસે નહી બીજાનું જોયેલું બઉ જોયું નાનપણ માં બહુ કરેલું જ્ઞાન પછી નહી પણ નાનપણ માં બહુ કરેલું આવે ને રૂમ ના બાયડા બંધ કરી બેસી જવું તો આ બધા આખું ઘર ઉપર નીચે થાય પણ બાયડું ખુલે જ નહી જ્ઞાન નહી જ્ઞાન ચેલાવે પણ માફી કાઢે શું બેન બીડા બધા તમે પછી રાગુ વસ્તુ જુદી હોય બઉ સારા પણ ઉપકારી છે ઉપકારી છે જબરજસ્ત કામ કરે બીજી વાર એટલે મનમાં એમ થાય કે ભરકી ભરતી ચાલે આ તારું એવું કહેવાય પડગે થાય ને એટલે ભાઈ ને એવું દેખાડે તમે પડો કે જોવા માં આવે ભાઈ કે ભાઈ ને કે સામાન છે સામી વ્યક્તિ બાબા બધા અને અમારી ભાભી બધો ઉઠાયેલો લાભ અત્યારે બઉ સારા છે એ ભાભી નણીમ રાડ્યા આખું કોઈ નઈ ગુમ નઈ કેવું પડે કેટવારી પાસે દેખાય ની પાસે નહીં દેખાતી એટલે મારે બઉ મોટા બુદ્ધિ છે આટલી બુદ્ધિ હતી તારા બાજુ પાંચ બધા આવડે થાય खबर मैं बहुत करता है परख जाए चार नही परख चालू करे आगु करे परखाई जाए બારવાથી કરી છે આ રે પોતાની ઉપાધિ થતી હોય અને હવાની ઉપાધિ કરે આ કે શું ત્યાં ત્રાંગ કરે નઈ શક્તિ ભગવાને પછી નહીં કે ભાભી એ કહ્યું મહેતાના લાગી દા દેખાડી હતી એટલે નમસ્કાર કરે અમને મમ્મી આબડું ને મમ્મી આવડું જશે મારી જશે બહુ પડ્યું ગરબી લાગુ ખાસ નહી કરે છે પૂજા વાર્તા બાયણું બહાર છોકરી સમજી ગઈ ભરકી કરતી સમજે હાથમાં મેં કર્યું કેમ બાયું હમે ઘેર થી લાવ્યા એવું કહો એવું આ માલ તમારા ત્યાં કોને ભર્યો માલ આ એવું હું પાડીને ભાઈ વગર રોજ વગર ના જ છીએ છતાં પશ્ચિમ ક્યાં હીરાબા કોને અમારે માલ કર્યો ને શું થયું છે ભાઈ ભાઈ આવું થાય પાણી નહી ભરાય તો મજા આવ પાણી ભરવાના લાયક રહ્યા નથી કેટલામ ખાટ પડી ગઈ પડી નીકળી જાય છે બનાવ્યો ને બારથી બે કોણ છે ત્યારે આ ખકડા ખખડાય આજુ બાજુ વાળો ફફડી ફભડી ચંદ્રપાતી બધું જોયા કરે દાદા રે દાદા ઘેર એવું થાય છે કે તરફ આવ્યા પછી નીકળી ગયું રમ્યા નહીં એના આ ધર્મ ગમતો નતો બસ બે કલાક રૂપિયા કરતા થાય માટલું જે ક્રેક થયેલું તમારું નિશાન લાવો જેને પાણી ભરી અમે એટલે એક આ ધર્મસ માં આ લોકો ગયું હતું ત્યાં દાદા ની આદરૂ લઈ રહ્યા છોકરીઓ બધી દક્ષકો ના ભાઈ નાખે ન બીજા બાંધુ પછી બની ગયું કશું બોલે જુલાબ આપતા આવડે કઈ તો કરવું જ પડે બાય ના ખડાવે તમને યાદ છે ચાર ભાઈ ઉતે આવડે ઘર બધું સરસ હા એક જગ્યાએ ત્રણ દેતા ત્રણ ચાર ભાગ પાડવાના ત્રણ ભયોની માં હા ત્રણ દેતા ત્રણ એક દીતી કિરાડી તે બધા મને ખામ કેમ કે જાયી દી મને હવે જહા દેવા અલ્લાહ કે તે લોકો કઈ મેને જા દેવાનું તો ના તો મને ચાહીર ન કે હે હા પછી બગડે બગડે રહી લી આ વીટી હાથમાં બધા જોયા છે શું કરીશું આપણે મારે પાંત્રીસ છે જેને શોખ હોય તે હું કોઈ શ્વાકી નો મફત જોઈ તો મારી પાસે મોતી બગડે વગર બધું આવડે સતત આવડે મને હાથમાં આવતા હાથે બેઠતું એનું શું કરવું શું ને બધું આવડે ઘણું ગયા કરવું ના પડે અન્યાય અન્યાય કેવો અન્યાય કેવું ચાલી વર્ષથી હું તો અવાજ નહી કર્યો કોઈ જોડે જોયા કોઈ નઈ જોડે ભગવાન જે વાત ભગવાન દેખાય <The> <laughs> ખબર હૃદય નાખ મારી ખુશી જી નામ ના કે ના કોમી તરફ હોય બઉ કેરેક્ટર તો પડીલે છે ઘડી ઘડી તમે કે અમે કદી ગ્રદ રાખ્યા ને જેને અડચન માનસો ત્યારે આગળ વધારો ખરાબ શીખે છે પ્રગતિ બાકરી બસ છો તો પછી પરિવાર નહી આવે બાકી અમ ના થાય એવા રસ્તા કરવા દેસુ પાર કરી દેવા પછી વિતરા એટલું માની ને જ મોક્ષ માર્ગ ચાલુ છે ને બહુ હેલો છે માર્ગ હા અમે જે આપેલો માર્ગ મોક્ષ માર્ગ બઉ હેલો છે આ શું દુઃખ છે જ્ઞાન મળ્યા પછી જ્ઞાન મળ્યા પછી ગાળો એ પથ્થર છે ના પથ્થર લાગે તારે મને એમ લાગે કે સ્વીકાર થઈ જાય છે હા પણ મારું કે આપણે અડે ખરી હોય તાર ના છે સાહેબ કેટલા સુધી એવું કઈ અસર સુધી કેમ નું છે ના બહાર આવે તો અસર કરે ટિકિટો રહી ગઈ હતી આ લોકો ઔરંગાબાદ આવી ગયા અને ટિકિટ મારી પાસે ત્યાં જ હતી સાંજના હું ઘરે ગયો ટિકિટ તો મારી પાસે રહી ગઈ છે એ એ જેનું નંબર બરાબર કે કે પછી શું હશે ભગવાન બેસ તો યાર કે ઈરાદો ખરાબ નતો ઈરાદો ખરાબ નહી એક તો તેજ આયા અમે રૂકા ટેલિફોન મેઈ પોતાને કોક મીટી મીટીયા આપણે હવે કેમાં ગળો પડે ઈરાદો ખરાબ થીલા તીરાદુરો કે આ ઈરાદો તો પણ એ તો બોલ્યો તમે કોઈ કરી તમે કહો શું કરી શકો હું થઈ વાત છે અને એ લોકો પૈસા પૈસા સર મળી નથી કે લાગતું મીડું લાગતું છોકરા પછી આગળ પાંચ છ છોકરા હોય તેને શું કરવા મારવાનું બાજુ પોતે વધારે મહેનત કરીને હવે વધારે તૈયારી કરીને જવાનું આગળ પોતે વધારે તૈયારી કરીને આગળ જવાનું હે પોતે વધારે તૈયારી કરીને